એક જાત થી લેફ્ટા લેફ્ટીનગર શું કામ લાગે જયારે ઘટાડો તો એવી જ રેન ઘટી ગયું હોય પછી લાગે નઈ રે કર બરોબર છે એટલે અમારે અપમાન નહી કરતા અપમાન કરો તો એ વાંધો નથી એ કોણ બોલે છે એ તો મને ખબર નથી કોણ બોલે છે એ તો મને ખબર નથી કોણ બોલે છે કોણ બોલે છે મને ખબર નથી શું કોણ બોલનાર કોણ એ ઓછું કરાય એવું બોલ પચાસ કિલો એટલે પચાસ કિલો કરવું જોઈએ તમારું જોનીએ આ ધોની વજન નથી કે ફોન કર્યો હવે ફોર મારી પાસે આવી ગયો એટલે દીનો દીની જો તો તી સંગર કયો તો કોલાવનો તોલો તો સંગર કર્યો તોલાવતો પછી તો ફોન કર્યો હવે એટલો કુલ દે કે નહી બોલ આ મોટો ટોલ લઈ ગયો પછી હા બોલે છે તે કોણ છે આ બહુ મોટો ટોલ લઈ ગયો હા બોલે છે તે કોણ છે અને આ કોણ છે એ તને આવી જાતનો તોલ થાય છે એ પેલી વાર જોઈ રહ્યો છું તો ભી કાય છે મને સવાલ જ નથી ઉઠતો નીકળે ના પહેલું છે બીજો સર એ પ્રમાણે અમે તું બોલું મને થતું નથી તો હું છું કોણ તું બરોબર આપણે મહામારી સંસ્થાનો ચેસ્ટ તો કરી દોસ્ત કરી રહ્યો છું દુઃખ જોઈ રહ્યો છું અનુભવ લઈ રહ્યો છું દુઃખ જોઈ રહ્યો છું અને એના પછી અનુભવ લઈ રહ્યો છું દુઃખ એ અનુભવ કોણ લે છે મને પણ ખબર નથી એક તો મને ખબર નથી તો પછી આ જેને ખબર નથી એ કોણ છે એ પણ ખબર નથી એ પણ ખબર નથી પૂછ્યો એ ગુનેગાર છે એને સવાલ પૂછ્યો ન્યા પૂછ્યો હું ગુનેગાર ગુનેગાર નથી તમે પણ નથી ને હું પણ નથી કોઈ નથી પછી શાદી કરી બે છોકરા હતા એ બધા ના લગે રાખીએ ઘરતા હતા એટલે આ ભગવાન કોણ કરવાનું એ મને ખબર છે ભક્તિ કે ભક્તિ કે હાથ જોડવાના વરસાદ ના પડ્યો એટલે પછી મહાદેવજી ને પોઈન્ટ ડૂબાયા પછી ભૂંગળા ભૂંગળામણ થાય તો ભૂંગળો મને ગુમણ થઈ ગયું છે ગુંગળામણ નો અનુભવ થઈ ચુક્યો છે થઈ ગયો હવે આપડે બી કદી જોતા નથી આખા શરીર માં ભૂતગર છે આ તો પરમાણુ છે આ બધા ચાર બધા કરે પરમાણુ બરાબર અને આકાશ મૂળ વસ્તુ બીજું પરમાણુ નહિ આ પરમાણુ નહી આકાશ મૂળ તત્વ કહેવાય અને આ પરમાણુ કેવાય મૂળ પરમાણુ હા હા બરાબર આ ચાર જગા થાય ને એ પરમાણુ એક જગ્યા આ પરમાણુ ની અવાજ છે આ બધું દઉં છું તો એટલે આમાં આ ક્લિયર નથી જો પૂરણ ગલન જોવા કરો છો એમ જોવા માંગો છો એક જ ભૂતગલ બીજું વિશેષ નહિ આ બધું જે ગણું છે બધું એક જ ભૂતગળ જ છે ભૂતગળ રૂપિયા જ મે આ બધું એટલે વિશેષ રૂપિયા આપવા માંગતો નથી કે સમજી ગયો હિતકારી કરવાનું હિતકારી કરવાનું લોકો ધર્મ માટે સારું ધર્મ અધર્મ અધર્મ માંથી ધર્મ માં સારું આત્મ ધર્મ એ જ નહીં કચે એમાં તો હોય નહીં કશું આવું દેખાય છે બે હપ્તા થઈ જાય જનક વિજય હતા પ્રારબ્ધ ને કોણ ઘડે છે પ્રારબ્ધ ને કોણ ઘડે છે પણ પુષા ને ખબર નથી થઈ રહ્યો છે પુરાર્થ નું સ્થળ છે ભોગવી રહ્યા છીએ આપણે ફળ છે કે પ્રાર્થનું अत्यारे आपने जे के है तो परिणाम परीक्षा आपने सार्थ परी परी आप दे कलर पर मेहनत हाँ તમે અહી આવ્યા તે પરિણામ છે આ એવું નથી કદાચ તે પરિણામ છે હું દોરી રહ્યો તે પરિણામ છે ને પ્રાર્થના કરનાર એવું બોલે પરિણામ છે પ્રાર્થ નહી કરવું પ્રારસ ને ગુનો બોલવું ગુનો છે પૂછાને સમજાય પ્રાર્થ બોલવું એ ગુનો છે પ્રારસને સમજતા નથી પ્રારસલું બચ્યું છે તે સમજતા લોકો ના પ્રારબ જ થયા ભણવા જાય તેકેટ થયા પ્રાર્થ જ કે છે કોને કહેવાય કે તમે એક માણસ ને માર્યો કોઈ માણસ ને માર્યો તમે તો માર્યો અને પછી તમને પસ્તાવો થયો અને પછી પસ્તાવો થાય તે ગુજરાત છે પસ્તાવો થાય છે એ ગુજરાત છે અને થયા ઉપર ઠેકુને શું કહો કે મા દાદી ખુશી હતીવો જ હતો વાત કરી બધું જ પરિણામ હતું કોઝિશ થઈ છે આપડા માં અવાજ નામ નો ગુણ જ નથી આપડા અવાજ નામના ગુણ જ નથી એ બધું ધર્મ છે એ ભૂલ ધર્મ છે ભાવી ક્યા છે તો ભરી વાર છે માણમ બોલી શકે નઈ આ જગત માં કોઈ જાનવર કે માર કોઈ બોલી શકે નહિ જે બોલે છે અને બોલાય કિચાર કરે ત્યાં એક વાક્ય બોલાય ના આડું તૈયાર થઈ ગયું છે આ પુત્ર બસો જાતનું આપડે જાણીએ કે આ જાતનું કેમ કે આવું કારણ છે આ જાતનું એ ટેપ કેમ થઈ ક્રાંતિ એને વિશેષતા ઉત્પન્ન થાય છે આ ધી સહયોગ વિશેષતા ઉત્પન્ન થાય છે અને તેનાથી ભાવ ઉત્પન્ન થાય છે આત્મા ભાવ ભાવ ના ભાવ થાય ઉત્પન્ન એ ભાવ એ ભાવમાં એમ હોય મારે આવું કેવું જેથી પોતાનો સંકેત કેવો હોય કે આમ મારે કેવું સંકેત જ હોય ભાવમાં એટલે એ પ્રમાણે કે પછી આ થોડું આઈએ છીએ જે છે એ ના સમજાવવા નથી चंद्रकांत चंद्रकांत अत्य तबादत अनुभूति તમારું નામ છે લોકો સાધન છે તમે કામ નથી દેહ ને આત્માની આત્મા બે ને આત્મા માન્યો ત્યારે આત્માનુભવ ચાલે શું કરવું શું એની શું પ્રક્રિયા છે હું કરી હું કઈ રીતે કોઈ માસાય અને તે જોયે હું તમે નાપતો હાથમાં આવ્યો નહીં તમને નહીં કઈ અસર થાય કરી રખડ ના રો છે અસર કેમ ના કરવી તમારો તમારા કર્ ના છે તમારા કોઈ કર્મ નું ફોર્મ તમારા કર્ નય આ ભેગો થયો એ નિમિત્ત છે કાપી દેનારો ગુનો તમારો નથી પેલો નિમિત્ત છે ભોગવવાનું હતું એ તમે સંતાપો સાથે નાયક છો રામ છો તેમ છો તમે એમ નહી ખ્યાલ માં આવે કે કોઈ મને આવું કરતું નથી માટે આ કે મહારાજ કરવું કે આ માણસ કહે છે એ નિમિત્તે કર્મ માં વિસ્ફોડાયો તમે ઘાસ સહન કરવી પડી સહન કરવાનું છે નજીક માસે એટલે તમે કહો છો કે કોઈ દાંત દીધી કાઢી ભલે દીદી એવું ના બોલવું પણ આપડે મનમાં કે એના તરફ ને ગોળ ને એવું શોતું હતું નબળે તે ના થાય એના તરફ ગુસ્ખ થતો ભાવ બગડતો એના તરફ ના ગગડે અરે ગગડાય જરૂર નથી એ ભ્રાંતિ છે એ જ છે એ જ તમારો હિસાબ તમારો છે વાક્ય મોટું આપ્યું છે બધા લોકોને ધ્યાન લખી રાખ્યો છે ભોગવાડાવે તેની ભૂલ નહીં પણ ભોગલે એ હિસાબે તમારે માનસિક સંતોલ પણ બહુ રાખવું પડે સવાલ નહીં રાખવાનો મારા કંતોલ રાખ્યા સમજ નહીં થઈ રહ્યા તમે આ કંટ્રોલ ના ખાધેલો આ રસ્તે છે લોક માર્ગ તમે રસ્તા માં જતા હોય અને એક માણસે પત્રો માર્યો રસ્તો આપણો સમજે ને છોકરા નઈ ત્યાં ત્યાં જવા મારી આવશે અને સુંદર પછી આવેલો પત્રો પડે જોઈ ગયો કે કોઈ તો ગુસ્સો કરતો નથી કોની પરસો કરે એમ થાય ને કોની એટલે રાત આજે આ જગતના ધંધે ને જે જે જુવા છે ત્યાં આ બધું ઊંધું થયું મને આ જગત માં કોઈ દોષિત શેખાતો નથી આ જગત માં આપણી તેનાથી અત્યારે બીજા ને આરોપ કરીએ દોષ નો તેનાથી જગત ઉભું થાય નિર્દોષ ને દોષિત થાય કેવા કેવું જગત આપણું ધર્મ અને આપણા જાગ છે મનુષ પાત્ર છે પણ પોતે આરોપી અને પોતે જ જજ છે પોતે જ આરોપી છે પોતે જ એટલે એનો આરોપેપ્ટ કરે છે કેવું જન્મેટ આવે સર પોતે જ આરોપી પોતે જ વકીલે મનુષ્ય છે પોતે જતો ગરીબ નતો સારો બાળક સીધા વકીલ ન થાય ધંધા માં તો કોઈ નથી આવતો ધંધા માં તો કોઈ ઠપકો નથી ફાધર છે ભગવાન ભગવાન ઉપરી છે ને આપડામાં આપણે ઉપચાર માન્યા કર્યું બધાની માલકી કેટલી આપણે જે ભાવે જે સ્વરૂપે કલ્પીએ એ સ્વરૂપે દેખાય એટલે જેવી કલ્પના કરી એવા ભગવાન દેખાય છે તમારું સ્વરૂપ છે શું છે તમારું ઉપરી નથી તમે તારી પોતાનું સ્વરૂપ ના ગણો તમે એ શું કરે વિચારો ભગવાન તમારું સ્વરૂપ છે સ્વરૂપ તમે પોતે જ હતો તમે અત્યારે કોને બનાવી આ દુનિયા દુનિયા કોને બનાવી આ ભ્રહમાન કોને બનાવ્યું અનાધિકાર જે લોકો બનાવવાની જરૂર પડી નથી બનાવનાર હોત તો એની શરૂઆત થાય અને એનો આંધ આવે જે આવે તો આનો એન્ડ નથી અને બેઠેલા છે તમારી અંદર ભગવાન આકાશ બેઠા છે એ આ બધા બેઠા છે તેમાં મેવ તો દેખી શકે તમારા ભગવાન ના દેખાય એ ધીરે ચક્તિ આ વખતે દેખાય ભૌતિક વસ્તુ દેખાય બધા માં ધીરે ચેકુ માટે દિવસ અહંકાર કાઢવો છે પણ ગૌરવ રાખવું છે અહંકાર કાઢવો છે પણ ગૌરવ રાખવો છે ગૌરવ તો વચ્ચે ગૌરવ રાખવાનું બીજું ગૌરવ અનતા હોય કોટ માં નું છે આપીએ તમારે જે જરૂરી છે કાકા ને પણ કાઢવા છે કાકા ને આ ભગવાન વિભાગ આપો થઈ ગયો સંજોગ થાય પાણી થઈ રીતે એ રીતે વિજ્ઞાન થયા પદ્ધતિ Blue light has not failed this world at all. Only in wszystkich circumstances are those circumstances that died dagest reluctant. As far as youaut get the world and chiefness is <laughs> standing in the middle of the organisation. よろしい still? Oh, to the world nobody has come but theどう men are ready for her Independents. <laughs> <laughs> ઘણા બધા ભેગા થાય છે જગત એટલે તમને રાખો તારે બધા જ ઉભા થાય કોઈક ત્યાં ચર્ચા હવે આમાં એક જ વસ્તુ કરવામાં આવેલ અને આ પધલ તો નાની પૂરુ કહી તો પધલ ઉભું થાય પદર ગુણ થાય પદરૂપુ ના થાય અને સારો લાગે સારું ના થઈ જાય ખાવ તો સાર બહુ થઈ જાય એના પહેલો રાખતો એના કરતા સારો લાગે ખાતા ભાઈ ગયા મન મનની મનરો ખરેખર આટલી બધી કેરીઓ વપરાય છે આટલું ઘી વપરાય છે આટલું મખંડ વગેરે મોડા પરિવાર તો ફરી છે જગત માં પર દિવાળ હશે ખરાબ હતો ને વિચાર વિચાર માં થયા કરતો દિવેલ ફરી વળે કરવા જાય છે આ લોકો એની થાય તેનાથી ગાડું ચાલે બધું શું કરતા એવું માન કે વિચાર નહી આવતો અને વિચાર ના અમે ઈચ્છા ના હોય અને આ મનના માલિક નહીં અમે પાડો ચિત્ર કરીએ એક મિનિટ પણ આનો કબજો ની દરરોજ ટાઈગર પાણી બધા અતિ આ રસ કબજો જગત બિદોર થઈ ગયેલું છે શું થયું હા દાદુ સં મુક્ત મને હજુ ની ગીત હશે કેટલા બધા ટેન્શન હોય અરે બિલકુલ ટેન્શન રહી જોવાય લેઠક એ પૂછ્યું કે દાદા એનું જ્ઞાન લીધા ફાયદો કારણ કે નવ વર્ષ થી જ્ઞાન લીધેલું છે દાદાજી મને એક મારું મન અસ્થિર થયું નથી થયું નથી નોકરી કરે છે બહેના છે છોકરા છે કઈ દાવો નથી કે આમ તેમ અસ્થિર ના થાય ના લાયા પછી એનું મન એકદમ સ્થિર થઈ બધું બીજા થઈ દુઃખદ ના આવ્યું ચિંતા ના થાય ચિંતા ના થાય अगला टेन्डर पर सेवांतर का चिंतन करना आवश्यक है। तो दिवस अपने बाकीचे नाते से है भाई आपो आपो दिवस एक प्रक्रिया है कोई जी में चिंतित मात्र गुण बनाता है भगवान बोल जाते है, "पुसी पान थे।" कोई जी में चिंतित मात्र गुण बनाता है। अनिवार्य है जाइए, तुम्हारे तुम करुणा। नई मुख्य पे एक ते मेरत है वो। किसी तप पर दूज कर्म से और साजिक થઈ जाए, कोई या तो बद्ध कर्म से या પછી બધું સાહજિક થઈ જાય। પરિણામ છે તે સહજ સ્થળ ની ક્રિયા કોઈ મૂકીને કિસ્તિત કુતરા મનુષ્ય ના આધાર થઈ ગયો જીવિકા ભોગવી જાય ના આપી દે પણ સમજવા આમ કેમ શું છે એના ફળની ઈચ્છા રાખવી કે નહી પણ કર્મ કરતા હોય કે માણસ કામ કરે જ નહીં ઈચ્છા ની ઈચ્છા અગરવાનો હોય મારે બોલે મારે ઈશ્વર મેળવ અને મારી ઈચ્છા હોય નહી તો કામ થાય નહીં કાપિયા થઈ જાય પ્રકૃતિમાં જવાબ છે કે ફળની ઈચ્છા હોય એ કોને અધિકાર પર ની ઈચ્છાની જ્ઞાની કૃષિ અને જ્ઞાન ફળની ઈચ્છા ક્યાં નથી રાખતા કારણ કે એને જે સુખ જેવું છે એથી ઘણું મહાન બની ગયું છે એટલે આ સુપર ની પરવા નથી પડે અને આ લોકો શકે આ સુખર ની પરવાનો પરવાસ ના થાય એ માણસો નિષ્ઠા રહી શકે મારી પાસે વીસ હજાર માણસો રહી શકે વીસ હજાર માણસ જે કઈ કામ કરે છે એમાં કોઈ પણ જાતની વાસનાઓ જે પણ મહાત્મા કામ કરે છે એમાં કોઈ જાતિ કિંચિત માત્ર ભાગતા નથી કે નિરંતર મારી આજ્ઞા રહેવા નિરંતર મારી આજ્ઞા ઇન્દ્ર ને કહી દીધું